હું હારીશ અને તમને જીતાડીશા શા માટે હારીશ તો તને ઊંઘ નહી આવે હું હારીશ મને ઊંઘ આવશે એટલે આ બધાને કહ્યું તમે હારી ના આવજો તમને ઊંઘ આવશે બિચારો એને નહી ઊંઘ આવે અને ઊંઘ આવે એટલે આપણને ગુનો થયો કેવાય સિદ્ધાંત સારું કે ખોટું કરનારી બુદ્ધિ છે એ બુદ્ધિ તેને કર્યા જ કરવાની આ તો સરપ્લસ બુદ્ધિ મનમાં એમ છે આમ કરવું તેમ કરું એ બધા બુદ્ધિ ની કદાચ એ ના હોવું જોઈએ બુદ્ધિ તેનું કામ કર્યા કરવાની જે પોતાની રીતે વ્યક્ત જ થાય છે બુદ્ધિ વગર તો ખાવા ગયો ને તો એ બુદ્ધિ ની બુદ્ધિ નઈ ગણાવતી એ તો જમવું જમવા ગયો બુદ્ધિ જરૂર ના પડે બુદ્ધિ એટલે પ્રકાર વ્યવહારિક પ્રકાર એમાં જરૂર નથી હવે કોઈ જવાબદારી હોય કોઈ ના પગી જવાબદારી ધંધો કરતો હોય કોઈ પ્લાનિંગ કરવું પડે ને एव, एव, नहीं नहीं। अपने जरूर <laughs> <जाये> <laughs> <था> <laughs> नहीं बढ़ लाख प्लानिंग करी बी ના એ તો પછી વ્યવસ્થિત એ તો આપડે વ્યવસ્થિત પ્લાનિંગ કરવાથી પરિણામ આપડે વ્યવસ્થિત છોડી દઈએ પણ યોજના ઉકાળી નાખો હા હું એ નક્કી કરવા માંગુ છું અત્યારે ને આપડે આ કરી નક્કી તો પછી યોજના બધી બધી બંધ યોજના યોજના જો તારે વાત યોજના ઉકાળી નાખો બસ તમે પરિણામ અમે સુપર પ્લસ થઈએ તમા માની કે જે પરિણામ પરિણામ પછી નવા દસ આવી ગયા તો કેટલા કરી આપડે કઈ કઈ વિચાર તો નક્કી કરવો પડે છે મસ્ત સાડા ત્રણ વાગે ઉઠવાનું ઉઠાતું નથી ઘડિયાળ ઘડિયાળ એ તો પરિણામ આપણે ક્યાં રાખીએ પરિણામ આપડે વ્યવસ્થિત છોડી દઈએ છીએ ખબર કરીએ છીએ કે પરિણામ તો આપડે રાખતા પણ આવ્યું છે વિચાર તો કરીએ ને કે વિચાર આવી જાય જેમ ચાલવાનું છે એમ ક્યારે કરવાનું છે એકસો એક ટકા તે રીતના કરવાની જાય તનો વાંધો નથી માટે આવું છે આના માટે આવું બોલ બોલ કરે આ માનસ તમે વકીલે કહ્યું તમારે કોર્ટ માં સાક્ષી આપવા માટે વકીલે કહ્યું શક્તિ છે આ બધું અમારે સહજ નું તમે જોવો છો ક્યાંક નહી જવાબ માંગો તો જવાબ ક્યાંક નઈ તમારું વિચારેલું કામ કશું તો લાગે ને વિચારેલો વાત છે બરોબર છે વિચારેલો આત્મા એ આવરણ વાળો આત્મા છે શુદ્ધ નિર્વિચાર આત્મા શુદ્ધ આત્મા